ગરી દિવસે ચાકી નાન વિધિ ને દિવસે ચખાડીએ ને એક જ દારો ચખાડી ખોલ ખોલ ખોલ ખોલ ખોલ એ જ કદાચ એવો દાડો ફરી ક્યારે આવશે એ જ આવશે આ કરવાથી પછી એ કાયમ રહેશે